પોતાને એમને ચોટવું હોય તો ચોટાય નઈ એ જગ્યા શું ના ઈચ્છા કારણ કર્મ પરમાણુ નિરંતર બધે હોય કેવું પરમાણુ તૈયાર હોય છે એમને અસર નઈ ભગવાન કાયમ માટે કાયમ માટે પદ કેવું પોતે જોઈ શકે જગ્યા માં ના હોય એ કોઈ પરમાણુ ના હોય તો બધા સિદ્ધો ને રહેવાની સાહેબ ક્ષેત્ર સિદ્ધ ક્ષેત્ર કેવાય બ્રહ્માડ તમારી ભાષામાં હોષામાં હજુ લગ્ન કર્યું નથી એ ભૂલો ના દોષ માફી માફી માંગી લે માફી જે ભૂલો થયો તેના નવી ભૂલ ના કરો હું શું કર બધું ચાલી આપીશ આપી છે કે નહીં આપી તમે હિંમત છે ને રહીવા છે ને હવે પશ્ચાતાપ ના કરી છે શનિવાર રવિવાર જે કયું છે ને એ કરવાનું હવે પશ્ચાતાપ નઈ આનંદ માં રે આજ બોલજે ધન્યા રે દિવસ ત્યાગીરે સમાધિ પૂર્વ રે તમે બોલો એક વાક્ય હું બોલો એ તો કઈ કઈ કવિ જતે કવિ ले भर्बोले उसो बोल्यो सन्यासो धन्य रे दिवस आओ जागि रे समाधिया पुररे हरि सन्यारे समाधिया पुररे सन्यारे दिवस आओ જેવા થઈ ગયા ના કરો ને એને જરૂર પડશે ને એમ કઈક ચાલશે માફ કરી આટલું કે છે કર્યું કે ના રે તો કોનું આમ કર્મ લડ્યું કેવાય કે આપડે પડી જાય અદ્વા જાય ને હા બાકી નીચે શું હોય મારે નથી પડવું પણ આપડે હું તને એ ગુના માફ કરું છું પછી કેટલીક માફી આવે બધી જણ હોય તો બધું ખાવા પીવાની નથી બધું ખાતા બરાબર મહાત્મા દાદા કોઈ દાડો થારી ભોગવી નથી કે વ્યવસ્થિત અને કારખાના ગયા તારે દઈ વાળા સાંભળે હા તો બધા નિરાતે વ્યવસ્થિત છે ને કારખાનો આવે ભોગવો ના ભગવાન ભોગવ્યો થવા ને પછી એમ આપડે શું કે થાળી નામ જ ફાઇલ કેવાય શું હોય તો બહુ સરસ ગાઘા નીકળો મોડું હોય તો એ ગાઘા નીકળવાનું પણ ભોગવો પેલા તો ભોગ્યું જ નતું ને આખો ધાડુ જાણે પાછળ વાઘ પડ્યો હોય ને પાછળ વાઘ પડ્યો હોય તો પાસે માયાવી વાઘ કે આવશે ના આવે તો આનંદ માં ના આવે તો ચૂટી મૂટી ખ્યા કઈ જાતે જાતે કે છે કે આનંદ નો આવી શકે ધન્ય ધન્ય ત્યાગીરે તમારી જેમાં જેને આપણે જોડે ફરીએ તો લોકો ટીકા કરે કરે ના કરે ત્યાંથી અને પોતાની સ્ત્રી ને ટીકા કરે લોકો ના કરે કાંઈ માલકી છે નહીં એક જણ બહુ એવો હતો તે તો આગળ આવ્યો કે મારે મારા માટે કેવી છે વાત કે છે આજે મને સમજ્યું કે આ ખોટું છે એટલે તો હું જાણતો સારું છે આજે મને સમજાયું કે આ ખોટું છે વાસુદેવ જેવો તો કોઈ ક્ષત્રિય જેવો દેખાવ ત્યાં જવાનો વિચાર કરો તમારો માં નથી તમને અનુકૂળ હોય તો નર્ક ના વર્ણન કરજો હોય તો કરું તો હા ભાઈ ત્રણ ટાળી ટાવ કરી જશે શું તો ત્યાં ભોગવતન સીધા થશે પોતાની સ્ત્રી નો વાંધો નથી કરવા માંડ્યા કેટલાક રાખવા પડ્યા પશ્ચા ઉકેલ પછી ઘોટાળા વારિવાર ગયા એ જોડે લઈ જાહેવા મળે થોડા શું બોલ્યા તમે બોલો હાથ થોડું નથી કામ કરતો ત્યારે આ સપનું આ મારા માપના માં ભગવાન ની પાછળ કોઈ મળતું હિન્દુ નહિ ના મળી ગયા મન નથી દેખાય નહી નર ગતિ નો ભોગવતો કે સુક્ષ્મ દેહ કયા દેહ ને ભોગવવાનું હોય ક્યાં કેવા પ્રકાર નો દેહ હોય બધું આખો આખો દેહ મન બન દેહ દેહ મારે કપાય કરે છોલાય પણ મરે નઈ જો મરી જાય તો પછી એને એ ભોગવાન છૂટી જાય નરેક ભગવાન છૂટી જાય તો કે છે મુક્તિ મળી મને કે છે મૃંદર માં પણ દેખ દેવો ફરી ગમે જુદી જાત ના હોય કર્મ પણ ત્યાં કર્મ બંધાય કે ના બંધાય એમ પૂછે બંધાય ને બાંધણ નો આ લોકો આ છે મારે છે ને ભરે કપડા થાય ત્યાં બધી મન મન નથી કર્મ નથી કર્મ બંધ અહંકાર બધા મન બુદ્ધિચિત અહંકાર એમનો પ્રશ્ન છે કે આપડે અહિયાં મનુષ્ય ગતિ માં કર્મ બંધાવા બંધાય એવું કઈક હોય છે જયારે એ લોકો ને ત્યાં કર્મ ના બંધાય એવી કઈ વસ્તુ ગેરહાજર છે ત્યાં એ લોકો કે જેથી કર્મ ના બંધાય નહી કોઈ પણ ગાંઠ નિર્મૂળ થઈ શકે કે નહી થવાની નિર્મૂળ જ થવાની આ બહુ પૂરતી હોય આ બહુ પુરતી હોય એવા જેટલો આ બહુમો પૂરી થાય એટલી સ્પીડ હોય ની અચ્છા બહુ મોટી હોય બહુ સ્પીડ હોય નાની હોય તો સ્પીડ ઓછી હોય આ બહુ પૂરી થવાની આ બહુ માં અગાઉ જાય